થોડાક પ્રશ્નો છે એ જરાક વિચારી લઈએ આપણી પાસે થોડોક સમય એ રીતે જો આ પ્રશ્નનો જવાબ આવી ગયો પ્રદેશની વ્યાખ્યા સમજાઈ ગઈ ને બધાને બરાબર આ થઈ ગયું દ્રવ્યમાં પોતામાં શક્તિ છે તો નિમિત્તની જરૂર કઈ રીતે એ પણ આપણે વિચાર્યું કે શક્તિ કરી ગરમીમાં પણ નિમિત્ત વગર પરિણામન ના પામે એવો એક સિદ્ધાંત છે નિમિત્ત નૈમિત્તિક સિદ્ધાંત કહેવાય નિમિત્ત કાંઈ કરે નહીં પણ નિમિત્ત વગર કાંઈ થાય નહીં આ સિદ્ધાંત છે એટલે આપણે દાખલો લીધો હતો માટી માટી ઘડો બનાવવાનો પ્રભુનું નિમિત્ત પામી એ માટી અઢાર કોળાકુ સાગરો એમને પડી હતી એમ ઘડો બન્યો જીવ કઈ રીતે પૂતગલ સાથે પ્રત્યે આકર્ષાય છે હવે એમાં મારે તમને જવાબ આપવાની કંઈ જરૂર ખરી પૂતગલમાં રહેલા સ્પર્શ રસરગંધ વર્ણ અને શબ્દ આ પાંચની અંદર કોઈ એક વસ્તુ તમને ગમે છે અને તમે જુઓ એટલે તમે આકર્ષાવ છો પૂતગલ એમ કહેતું જ નથી કે તમે મારા તરફ આકર્ષાવો કહે છે પૂતગલ પૂતગળ એમ કહે છે કે તમે મને ભાવ આપો પૂતગલ એમ કહે છે કે તમે મને લઈ જાઓ ઘરે કહે છે ભૂતગલ એમ કહે છે કે તું મને જો ઘરે લઈ ગયો તો તારો આવી બને તારે સંસારની અંદર જો ચાર ગતિના ચક્કરની અંદર ચોર્યાસી લાખ જોનીમાં ચૌદ રાજરૂપમાં તારે ભમવું હોય તો તું મારો શંકર આપણે કહીએ ખુશી ખુશીથી કહીએ છીએ કે આ વાંધો નહીં ભમવા ભમવાનો મારો શોખ છે છેક નહીં છે ને તમે શોખ છે ને છેક અરે હા કે ના તો યાર આ ચૌદ રાજલોકની અંદર હમણાં મેં સવારે જ કીધું એ પ્રમાણે જ્ઞાનીઓ આપણને કહે છે કે ચૌદ રાજના અસંખ્યાત પ્રદેશની એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં તમે જ અનંતિવાર ગયા ના હોય તો તમે અમુક જગ્યાએ જ્યાં તમને મતલબ લે લાગે કે નહીં લાગે ક્યારે આવી ગયા છે કેમ કારણ કે આપણી ભટકવાની વૃત્તિ છે એટલે આપણે ભટક્યા કરીએ છીએ એટલે આપણને બધે ફરવા જવાનું આપણે સારા શબ્દોમાં ફરવા જઈએ છીએ અમે શું કહીએ બીજું શું કહીએ આપણે જીવ થાકતો નથી સંસાર પરિભ્રમણથી પણ જીવ થાક્યો નથી થાક્યો છે તમે આ પાઠશો તો મને વાંધો નથી ના પાડશો તો મને વાંધો નથી પણ કઈક બોલો તો મને એમ લાગે તમે જાગો છો પણ ઘણા લોકો પાસે મને એમ કે રૂચિ નથી તો કેમ ભટેકવા જઈએ છીએ પછી શું કે એ તો ખાલી જોઈને જાણી શકે કોણ જીવ આપણે તમે જોઈને જાણી શકો ત્યાં સુધી તો કોઈ વાંધો છે જ નહીં પણ જોઈ જાણીને એમાં રાગદ્વેશ કરો છો એટલે બંધાવ છો પછી પ્રભુએ આ કહ્યું એ વાત માનવામાં પણ આવે પરંતુ એ ચારિત્રમાં ના આવે તો એમાં આપણે શ્રદ્ધામાં નથી આવ્યું એમ અગર માનીએ તો સર્વસ્વીકાર કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર કઈ રીતે સમજવું સમજવું નથી જ પ્રભુએ જે કહ્યું છે એને એ માનીએ આપણે તો સર્વસ્વીકાર છે હવે એ માનીએ અને એ માન્યતા પ્રમાણે ન આચરીએ અને પછી એમ કહીએ કે જો આચરણમાં નથી આવતું તો એનો બી સ્વીકાર ભારેલજી એક દાખલો આપે છે દ્રષ્ટાંત આપે અગાઉ કીધું હશે મેં કદાચ પણ આપણી યાદ શક્તિ ઘણી વિચિત્ર રહેશે મા આપણે ખૂબ માન આપીએ એમનું મા બાપ પ્રત્યે આપણને માન હોય ને તો એ મા આપણે સિંહાસન જેવી બે ખુરશીઓ લઈ અને અને આપણે બેસાડી અને રોજ એક કલાક એમની પૂજા ભક્તિ આરતી કરીએ આપણે એમાં અડધી આરતી પૂજા ભક્તિ થઈ હોય ત્યાં મા એમ કહે કે બેટા એક ગ્લાસ પાણીનો મને આપને મને સરસ લાગે છે ત્યારે આપણે એમ કહીએ કે જો માં અત્યારે મારી પૂજા ભક્તિને અરથી ચાલી રહી છે તે હમણાં તો બેસી રહે એ પૂરી થશે ત્યારે તમે પાણી આપીશ બોલો આપણી પૂજા ભક્તિ આપણે માની આજ્ઞા માની કહેવાય તો ભગવાનની આજ્ઞા માનવી નથી અને આપણે કંઈક ભગવાનને માનીએ છીએ ભગવાનને માનીએ છીએ આપણે ભગવાનની આજ્ઞા નથી માનતા અને ભગવાનને માનીએ છીએ શેના માટે એટલી ખબર છે જીવને કે ભગવાનની આપણે આમ ભક્તિ કરીએ ને તો આપણે દુઃખ ના આવે એ સંસારની અંદર પડતા દુઃખ એને દૂર કરવા માટે આપણી પાસે બીજા રસ્તાઓ જે છે એ બધા અજમાવી જોઈએ આપણે અને કાંઈ કા કાર્ય ન થાય કાંઈ વળે નહીં આપણું એટલે ભગવાન પાસે જોઈએ આપણે હે ને ભગવાનની સમય લાસ્ટ રિઝોર્ટ હે એટલે ભગવાન આપણા માટે લાસ્ટ પ્રાયોરિટી અને ફર્સ્ટ કેઝ્યુઅલટી ભગવાનને માનવા એટલે ભગવાન માને માનવો એટલે માની આજ્ઞાનું માનવું માં કે મા કે બાપ આપણને કહે અને આપણે માનીએ નહીં તો માને માન્યો કે ચાલો એક વસ્તુ કહું તમને તમારા આશ્વાસન માટે કે જીવને કદાચ શ્રદ્ધાંતમાં હોય માન્યતામાં હોય ભગવાનની આજ્ઞા માનવું છે એમ પણ હોય અને આચરણમાં ના આવતું તો ત્યાં ચારિત્ર મોહનીય કર્મનો ઉદય એને તીવ્ર પડે છે બરોબર હવે ચારિત્ર મોહનીય કર્મ એ ઘાતી કર્મ છે અને ઘાતી કર્મ જે ચાર ઘાતી કર્મો છે એ બધી જ પાપ પ્રકૃતિ છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અંતરાય આ ચારે ચાર કર્મો ગાતી કર્મો ક્યારેય પણ ભોગવીને દૂર ન થાય એનો ક્ષય કરવા માટે જીવે પુરુષાર્થ કરવો પડે ગાતી કર્મને તોડવા માટે કે એનો ક્ષય કરવા માટે પુરુષાર્થ સિવાય બીજો કોઈ ઉપાય નથી તો ચારિત્ર્ય મોહનીય કર્મ પણ એ ગાતી કર્મ છે તો જો ચારિત્ર મોહન્ય કર્મના ઉદયને કારણે તમારા આચરણમાં ન આવતું હોય તો એને તોડવા માટેનો પુરુષાર્થ ન કરો જ્યાં સુધી ત્યાં સુધી એ તૂટે નહીં એની મેળે મેળે કે એમને એ ક્યારે પણ તૂટે નહીં ક્યારે પણ ખપે નહીં ક્યારે પણ એનો ક્ષય ન થાય માટેનો પુરુષાર્થ કરવો પડે માટે આશ્રમમાં લેવા લાવવા માટે તમારે એના માટે પુરુષાર્થ કરવો પડે ભયંકર પ્રકોટિનો ખેદ કરો ભયંકર કોટિનો પુરુષાર્થ કરો એકસો ને ત્રણ ડિગ્રી તાવ હોય તો પણ પ્રભુની ભક્તિ સ્વાધ્યાય તપ જપ કરો તમે તો એ તમારું ચારિત્ર્યમોની કર્મ ખપે એકસો ને બે ડિગ્રી ત્રણ ડિગ્રી તાવ હોય અને ખબર પડે કે વેવાય આવ્યા છે એરપોર્ટ ઉપર તો માળો બધું કોટબોટ પહેરી ટોપી પહેરી અને જાય લેવા ત્યાં એને એકસો ને બે ડિગ્રી અને પ્રભુની ભક્તિ કરવાની હોય સ્વાધ્યાય કરવાનો હોય સત્સંગ કરવાનો હોય તો સો ડિગ્રી તાવમાં પણ એ અને પછી કે છે કે મને ચારિત્ર કર્મનો ઉદય છે માટે મારા આચરણમાં નથી આવતું જુઠ્ઠો છે જીવ સમજાણો પ્રભુએ બતાવેલી વીરતી ધર્મ કે સમ્યક્ હવે બે માંથી શું લક્ષ્ય રાખવું જોઈએ સમ્યક્ પણ સમ્યક્તિ પ્રાપ્તિ જો વીરતી ધર્મની અંદર એક વસ્તુ સમજી લો તમે કે આપણે જ્યારે ગુરુ ભગવંતો પાસે જઈએ ને અને કહીએ કે ગુરુદેવ મને શ્રાવકના બાર વ્રતમાંથી કોઈ વ્રત તમે આપો એ વૃતિ ધર્મ છે ત્યારે તમને એ વ્રત તરફનો જે બહુમાન અને અહોભાવ આવ્યો એ ગુરુ પ્રત્યે એ આચાર્ય ભગવંત પ્રત્યે અને ભગવાન પ્રત્યે જે અહોભાવ કે બહુમાન થયું એને પણ જ્ઞાનીઓ સમ્યક્ત કહે છે અને પછી જે તમને વ્રત આપે એ વ્રત અભ્યાસ રૂપે હોય એ વીરતી ધર્મ અભ્યાસ રૂપે હોય અને એ વીરથી ધર્મ તમને ઉપચારથી આપે છે અને એ વીરતી ધર્મના પાલનથી તમારામાં જે શુદ્ધિ આવે એ શુદ્ધિથી તમને સમ્યક્ની પ્રાપ્તિ થાય પછી એ જ વ્રતો તમારા માટે વ્રત બને નિશ્ચયથી વ્રત બને સમજાણું એટલે વીરતી ધર્મ એટલે વ્રત પછકાણ વગેરે કે નિયમ વગેરે એ એટલા માટે આપણે લેવાના છે જો નહીં લઈએ તો આપણા જીવનની અંદર શુદ્ધિ નહીં આવે શુદ્ધિ નહીં આવે તો સમ્યક્વ ના આવે સમ્યક્વ ના આવે તો વીરતી ધર્મ ના આવે માટે એને આપણે વીરતી ધર્મ આપણને ઉપચારથી ગુરુદેવ આપતા હોય છે આચાર્ય ભગવંતો આપણા ઉપર એ ઉપચાર ધર્મ કરે છે સમજણ માટે એ માન એમ સમજવાનું કે વીરતી ધર્મ એ પહેલો પાયો છે કે જેનાથી જે શુદ્ધિ થાય એ શુદ્ધિથી સભ્યત્વની પ્રાપ્તિ થાય જેમ અનુબંધ વખતે અજ્ઞાન મિથ્યાત્વને લીધે પાપનો અનુબંધ થાય છે તો પુણ્યના બંધ વખતે મિથ્યાત્વને શીરથી સમજવું સેમ પુણ્યનો બંધ કરો છો તમે શુભ પ્રવૃત્તિ કરો તો પુણ્યના બંધ થાય પણ એ વખતે માન્યતામાં જો અજ્ઞાન પડ્યું છે મિથ્યાત્વ પડ્યું છે તો ઘાતી કર્મનો સદભાવ હોવાને કારણે અનુબંધ પાપનો પડે છે બરાબર હવે બીજા પ્રશ્નો વિચાર લઈ લઈએ પછી કાળ એક પ્રદેશી છે કે નો પ્રદેશ હવે બંને મત છે એને એક પ્રદેશી પણ કીધું છે અને અપ્રદેશી પણ કીધું છે સર્પને કેટલી ઇન્દ્રિયો અને જો એ સંઘની પંચિન્દ્રિય ના હોય તો ચંડકોષો કેવી રીતે જાતિ સ્મરણ થયું ચંદીકુશીને સર્પની અંદર અસગ્નિ અને સઘ્ની બે જાતના હોય છે ચંડકોશિક સઘની પંચીન્દ્રિય એટલે એને ભગવાનનો બૌધ સાંભળી શક્યો અને એને પરિણમ્યો અને એને ડેવલપ માંગ્યો કેટલાક સર્પ અસગ્ની હોય છે એટલે એમને શ્રોતેન્દ્રની નથી હોતી સોરી મન નથી હોતું પછી સંસારી જીવ ચૌદ પ્રાણ હા સંસારી જીવને કારણ કે દરેક જીવને ચાર પ્રાણ તો હોય જ ભાવ પ્રાણ અને સંસારી જીવને દસ પ્રાણ વિશેષ હોય એ ચૌદ પ્રાણ શબ્દ ભાષા શબ્દ એ ભાષા વર્ગણાના અથવા તો વચન વર્ગણાના પૂજગલ પરમાણુઓને જ્યારે જીવ પરિણામ આવે ત્યારે ભાષા બને શબ્દ બને એટલે શબ્દ કે ભાષા એ સ્વતંત્ર નથી વચન વર્ગણાના પૂજગલ પરમાણુઓ સ્વતંત્ર છે પણ જ્યાં જ્યારે જીવ ગ્રહણ કરે અને છોડે એ એટલે જીવે બનાવી નાખે શબ્દો અને ભાષા એટલે એ જીવનું કરતૃત્વ છે એમાં દેવલોકમાંથી વૈક્રીય શરીર ક કઈ રીતે આવે જે રીતે આવે જે રીતે આવે તો નારકીમાંથી પણ આવે નારકીમાંથી જીવ નથી આવી શકતા દેવોને જ એટલી શક્તિ હોય છે દેવોમાં જ નારકીના જીવોમાં શક્યતા નથી આહાર અક્ષરી કોણ ધારણ કરે ચૌદ પૂર્વ ધારી મુનિ મહારાજ સમકેદી જેવો નરકમાં હોય તો તે ભગવાનના સમર્થમાં જાય ના નારકીમાંથી કોઈ જીવ ત્યાંથી પોતાની જે નારકીમાં ઉત્પન્ન હોય ત્યાંથી બહાર ના નીકળી શકે બરાબર આ જોઈને કોઈને પ્રશ્ન હોય તો લખીને આપજો તો આપણે વિચારશું બરાબર કીધે ના ભાઈ મારી તો સમર્સ પણ આવે છે બાકી તો બાકીને ટાઈમે નથી ભેંતરદેવ મુખ્યત્વે મુખ્યત્વે વ્યંતર દેવ એ એકદમ નવરા બેઠા હોય એટલે આવે તમને કાં તો હેરાન કરવા આવે કાં તો તમને મદદ કરવા આવે જેવા જેવા તમારા કરતું હતું બોલો હવે ક્યાં સુધી આવ્યા પાપ પુણ્ય તત્વ બરોબર છે તમારું પાપ પુણ્ય તત્વ ઘણાને પ્રશ્ન થયો વચ્ચમાં આપણે બ્રેક દરમિયાન ઘણા મને પ્રશ્ન કર્યા આ પાપ પુણ્યના એમ કે અમે આટલું બધું ધર્મ કરીને તમે એમ કહ્યું છે અમારા ધર્મની કંઈ કિંમત નહીં ધાર્મિક કરો છે એની કિંમત ઘણી છે પણ એમાં આશય આશય નહીં જો જે રેગ્યુલર સ્વાધ્યાયમાં આવતા હોય ખબર છે કદાચ થોડા નવા હશે ક્યારે નહીં ખ્યાલ ક્રિયા ભાવ અને માન્યતા અથવા આશય આમ દરેક વસ્તુની અંદર ત્રણ વસ્તુ હોય ધર્મની અંદર આ ત્રણ વસ્તુ આવે ક્રિયા આવે ભાવ આવે અને આશય તો ક્રિયાનો એક ભાવના નવ અને આશયના નેવું બોલો અને ભગવાનને સો ટકાથી ઓછું ખપતું નથી એટલે ક્રિયા તમે ન કરો અને તમે એમ કહો કે એક જ ટકોની તમે કિંમત આંકાવ છો તમે એક ટકામાં શું આવે કરી કે ન કરી જવા દો નવ્વાણું ટકા તો થાય છે ને ભાવ બી કરું છું ને આશય બી સારો તો ભગવાન કહે છે કે નહીં એ ના ચાલે મને સો તારે આપવા હોય તો તું આપ તું આવ તો તું તારા સ્થાને પછી આપણે એમ કહીએ કે ભાઈ હું ક્રિયા કરું છું અને મારો આશય બી સારો છે ભાવ નથી થતો ચાલે તો કંઈ પણ ના ચાલે ક્રિયા કર્યા પછી જે એ ક્રિયામાંથી જે ભાવ ભગવાને કીધો છે એ ભાવ જો આપણને ઉત્પન્ન થાય અને એની પાછળનો આશય આપણો શુદ્ધ ના હોય તો એ ક્રિયા એ ભાવ અને એ ધર્મ સ્વીકાર્ય નથી સામાયિક કરી તમે તો સામાયિક કરી તો ક્રિયા તમે કરી સૂત્ર બોલ્યા સામાયિકનું એ પથરણો ચરવડો મોપત્તિ આ બધું જે કર્યું અને જે સૂત્રો બોલીને જે ક્રિયા કરી એ બધી જ ક્રિયા કરો તમે શુદ્ધિથી ક્રિયા શુદ્ધ હોવી જોઈએ સૂત્રો પણ શુદ્ધ ઉચ્ચારથી બોલવા જોઈએ જો સૂત્રો ઉચ્ચાર જો તમે ગરબડિયા બોલ્યા ઉચ્ચારની અંદર જો શુદ્ધિ ના રહી તો એનાથી તમે ભગવાનની ભયંકર કોટીની આસાધના કરો છો તો સૂત્ર તમે બરોબર શુદ્ધિથી બોલાય એ પ્રમાણે શીખો પછી બોલો તો બધી શુદ્ધિથી તમે ક્રિયા કરી સૂત્ર પણ શુદ્ધિથી બોલ્યા પણ એ સામાજિકથી ભગવાને એમ કીધું છે કે તારામાં સમતા નામનો ગુણ પ્રગટ થવો જોઈએ તો જે સમતાનો ભાવ તમારામાં પ્રગટ ન થયો તો એક ટકો તમને ક્રિયા કરી તો મળ્યો નવ ટકા જે ભાવના મળવા જોઈતા હતા ક્ષમતા ભાવના એ ન મળે અને એ સામાયિક કરીને તમારો આશય શું છે જો આશયની અંદર તમારી શુદ્ધિ હોય કે મારા આત્માની શુદ્ધિ આનાથી થાય બીજું કોઈ કારણ નહીં તો સો ભગવાન એને માન્ય કરે છે આ રીતે કર્મની ક્રિયા હવે ધર્મની ક્રિયા એનો ભાવ અને એનો આશ્રય આ સો ટકા ધર્મ કહેવાય હવે એટલે ધર્મની ક્રિયા કરવાથી પુણ્ય બંધ છે અનુબંધની અંદર આ મુશ્કેલી છે પાપ પુણ્ય તત્વ ધ્રિસંગ્રહની ગાથા અડત્રીસ ભાવતા પુનમ પાવમ સુધમ પુનઃ અને અશુભ ભાવથી યુક્ત જીવ નિશ્ચયથી પુણ્યરૂપ અને પાપરૂપ થાય છે સાતાવેદનીય શુભ આયુ શુભ નામ ઉચ્ચ ગોત્ર એ સર્વ પુણ્ય પ્રકૃતિ છે અને અસાતાવેદનીય અશુભ આયુ અશુભ નામ નીચ ગોત્ર ચાર ગાતી કર્મો પાપ પ્રકૃતિ છે ચારે ચાર ગાતી કર્મો પાપ આ ઘાતી કર્મોની અંદર શુભાશુભ છે થોડાક શુભ છે કે જે પુણ્ય રૂપે છે થોડાક અશુભ છે એ પાપ રૂપે છે પુણ્યના બે મુખ્ય પ્રકાર કીધા દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય દ્રવ્ય પુણ્યની અંદર સુખ સામગ્રી અને સાનુકૂળતાની જે પ્રાપ્તિ તે દ્રવ્યપુર પુણ્ય કહેવાય અને ભાવ પુણ્ય કોને કહેવાય કે જેની કિંમત વધારે છે કે જેના ઉદયથી જીવને વૈરાગ્ય ક્ષમતા મોહના ક્ષયોમની જે પ્રાપ્તિ એ બધી ભાવપુણ્યમાં જાય તમે જુઓ પુણ્યબંધના નવ કારણો એમાં પાંચ પ્રકારના દાન આવે મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ આવે અને દેવ ગુરુ અને ધર્મ પ્રત્યેનો અહોભાવ આ નવ પ્રકારે જીવ પુણ્ય બાંધે એટલે અહીંયા આપ્યું છે અન્ન પાણ લયણ શયણ મન વચન કાય નમસ્કાર અન્નપૂર્ણ સુપાત્ર અન્નનું દાન સુપાત્રે પાણીનું દાન સુપાત્રે જગ્યાનું દાન સુપાત્ર બિછાનાનું ધ્યાન સુપાત્રે વસ્ત્રનું દાન આ પાંચ પ્રકારના દાન સુપાત્ર ની અંદર સાધુ સાધ્વી બે જ આવે અને ક્યારેક ગૌણપણે સાધર્મિકાવે અને એક એવું દાન કીધું ત્યાં કે જેને અનુકંપા દાન કહેવાય એ પણ માન્ય છે કોઈ પણ દુઃખી જીવ હોય એના પ્રત્યે જે આપણને ભાવ થાય અને એની આપણે મદદ કરીએ એ મદદને પણ અનુકંપાદાન કહેવાય સુપાત્ર દાન ના કહેવાય અનુકંપાદાન કહેવાય એ પણ પુણ્યબંધનું કારણ છે અને બાકીના બધા અપાત્ર અને જ્યાં પછી આમ દાન કરવાની જરૂર નહીં દારૂડિયાને તમે પૈસા આપો તો દાન કહેવાય કેમ કેમ ના કહેવાય દુરુપયોગ જે કરે એને દાન ના અપાય પછી મનની અંદર કરેલો શુભ ભાવ વચનથી સત્ય અને પ્રિય વચન વર્ણિતજી એમ કહેતા હતા કે ધીરે સે બોલો પ્રેમસે બોલો ઓર જરૂરત હોય પર બોલો ધીરે સે બોલો પ્રેમસે બોલો ઓર સૌથી અગત્યનું જરૂર ના હોય તો નહીં બોલવાનું કાય પુણ્ય કાયાથી કરેલી શુભ પ્રવૃત્તિ મંયા અને નમસ્કાર પુણ્યની અંદર દેવ ગુરુ અને ધર્મ માતા પિતા શિક્ષક અને વળી વડીલો આ બધા આવી એમાં વેદનીય કર્મ જો આમાં છે ને ચાર જ અઘાધી કર્મોના જ વાત ની વાત આવશે કારણ કે અઘાધી કર્મોમાં જ શુભાશુભ છે વેદની અને આ બે પ્રકાર છે સાતા અને અસાતા એમાં પુણ્યથી તમને સાતાનો બંધ પડે અથવા તો પુણ્યના ઉદયથી તમને સાતા વર્તે આયુષ્યની અંદર દેવનું આયુષ્ય મનુષ્યનું આયુષ્ય અને તેરજીનું આયુષ્ય આ ત્રણ આયુષ્યને શુભ ગણ્યા છે અને ચાર ગતિમાંથી આ ચાર ગતિ જ છે ચાર ગતિમાંથી આયુષ્ય અને ગતિ એ બે જુદી વસ્તુ છે આયુષ્ય સ્વતંત્ર કર્મ છે ગતિ એ નામ કર્મની પ્રકૃતિ છે તો ગતિમાંથી દેવગતિ મનુષ્યગતિ તિરંજગતિ અને નરકતિ એ ચારમાંથી બે શુભ છે અને બે અશુભ છે દેવ અને મનુષ્ય એ શુભ ગતિ કહેવાય અને તિરંશ અને નરક ગતિ એ અશુભ કહેવાય તફાવત છે શું તફાવત આવ્યો ગતિ હમણાં એટલા માટે લીધી તમને એનો તફાવત ભેદ એનો શુભ શું ફેર શું ફેર આવ્યો હા હા એટલે તિરેંજ ગતિ એ અધોગતિ કહેવાય અશુભ ગતિ કહેવાય જીવને તિરેન્જમાં જવું પડે એ અધોગતિ કહેવાય અશુભ કહેવાય પણ એક વખત જ્યારે જીવ તિરિજ ગતિમાં હોય ત્યારે એ તીરિંચમાં રહેલા જીવને મરવું ગમતું નથી એટલે એ આયુષ્યને શુભ કીધું નરકતિમાં જ્યારે જીવ હોય તો તિરેજ ગતિમાં પણ તિરંજ ગતિમાં રહેલા જીવોને મરવું ગમતું નથી એક કીડી જતી હોય હ સાકર તમે સામે મૂક્યું હોય તો એ તરફ જાય છે અને માની લો કે ગેસતેલ કે રાખ કે એવું કંઈક તમે તો એનાથી દૂર ભાગે છે કેમ એને મરવું નથી ગમતું ક્યારેક એક પણ જંતુને મરવું નથી એટલે એનું આયુષ્યને શુભ આયુષ્ય કીધું તો નરકતિનું જે ગતિ તો અધોગતિ છે પણ એનું આયુષ્ય પણ અશુભ છે નરકમાં રહેલા જીવોને મરવું હોય છે પોતાને પડતા અસહ્ય દુઃખોમાંથી મુક્ત થવા માટે એમને મરવું હોય છે પણ એમનું આયુષ્ય એવું નિકાચિત હોય છે કે એમાં એક સમયનો પણ ફેરફાર ના થઈ શકે જેટલું આયુષ્ય બાંધીને આવ્યો હોય એટલું ત્યાં એમને ભોગવવું પડે માટે એ આયુષ્ય અશુભ કીધું અને નરક ગતિની અંદર ઓછામાં આયુષ્ય પહેલી નરકમાં દસ વર્ષ તો દસ હજાર વર્ષ સુધી જીવ દુઃખ ભોગવે છે ત્રણ પ્રકારના દુઃખ છે પહેલી નારકીમાં ક્ષેત્રકૃત એને ક્ષેત્ર જેવું હોય કે એમાંથી એને દુઃખ પ્રાપ્તિ થાય છે અન્યો અન્ય એક નારક બીજા નારકને દુઃખી કરે અને ત્રીજું પરમાધામીકૃત પરમાધામી નામના દેવો આવી અને નારકીના જીવોને દુઃખી કરે છે આવું દુઃખ ઓછામાં ઓછું દસ હજાર વર્ષ સુધી જીવ નરક ગતિમાં ભોગવે છે અને વધુમાં વધુ સાતમી નરકની અંદર તેત્રીસ સાગરોપમ સુધી હમણાં સાગરોપમની વાત કરીએ સાગરોપમમાં કેટલા વર્ષ હોય કેટલા વર્ષો દસ કોડા પલ્યોપમ નો એક સાગરોપમ થાય અને એક પલ્યોપમની અંદર અસંખ્ય વર્ષ તો તેત્રીસ સાગરોપંપ સુધી એ સતત સાતમી નરખમાં દુઃખ ઉભો છે ચિંતા નહીં કરતા અત્યારે અહીંથી બીજી નરકથી વધુ આપણે જઈ શકવાના નથી એટલે તેત્રીસ સાગરુપમ સુધી તમારે દુઃખ ભોગવાનું નહીં આવે પણ એની ગેરંટી નથી કારણ કે તમે આજે કોઈપણ જીવ અહીંથી મરીને અંતર્મુર્ત માટે અંતર્મૂત માટે સ્વયંભુ રમણ સમુદ્રની અંદર મત્સ્ય તરીકે ઉત્પન્ન થઈ ત્યાં એવા પાપ કરી સાતમી નડકે જઈ શકે છે ત્યાં ભલે એને અંતર્મૂર્તનું આયુષ્ય હોય તમને ખબર છે ત્યાં સ્વયંભૂ રમણ સમુદ્રમાં રહેલા મહામગરમ્છ એની પાપણની અંદર એક મત્સ્ય થાય છે એને તંદુર મસ્ત કહેવાય તંદુર એટલે ચોખ્ખો ચોખ્ખો ચોખા ચોખ્ખાનો દાણો કેવડો હોય ચોખ્ખાના દાણા જેવડું એનું શરીર હોય પણ એ સંઘની પંચેન્દ્રિય જીવ છે અને એનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તનું હોય લેસ દેન ફોર્ટી મિનિટ પણ એ ફોર્ટી એટ મિનિટથી પણ ઓછા આયુષ્યમાં એ ત્યાં બેઠો બેઠો શું વિચારે છે કે આ મગરમચ્છ જ્યારે મોં ફાળે ને અને એ મગરમચ કેવડો હોય યોજન લાંબો ત્રણ ચાર ગામનો પાંચ ગામનો લાંબો એ જ્યારે મોડું એનું ફાડે ત્યારે દિવસોના દિવસો સુધી એ મોડું બંધ ના થાય એને બંધ કરતા દિવસોના દિવસો લાગે એટલી વારમાં એના મોમાં આગળ થઈને કેટલાય માછલાઓ પસાર થઈ જાય હવે એમાંનું એક પણ માટલું એ પોતે મગરમચ ખાઈ નથી શકતો કારણ કે મોડું બંધ જ કરી શકતું નથી વર્ષ આઈ મીન દિવસો સુધી પણ એ વખતે ત્યાં ઓળું મસ્તીની આંખની પાપણમાં બેઠો છે અને એ એમ વિચારે છે કે આ મગરમચ્છ કેટલું મૂર્ખ છે કે આટલા આટલા માછલાઓ એના મોહમાં જાય છે તો એને હડપ નથી કરતો એને ગળી નથી જતો પણ જો હું એની જગ્યા હોઉં તો એક માછલાને છોડું નહીં તાકાત છે નહીં તાકાત માત્ર રહેલો મેળ એ જ ખાઈ શકી એટલું નાનું છે એક માછલાનું કણી કણ એ ખાઈ શકે એમ નથી પણ ભાવ શું કરે છે કે અમારું એક માછલું હું ના જવા દઉં એક અંદુમસ્ત અંતર્મુર્તના કાળની અંદર મૃત્યુ સાતમી ધારકી જાય છે તે ત્રીસ હે એટલા માટે ક્યારેય પણ તમે આ વાક્ય નહીં ઉચ્ચારતા કે એની જગ્યાએ હું હોવ તો હું આ કરું ઇફ આઈ વેર યુ આઈ વિલ ડૂ ધીસ ઓર આઈ વિલ ડૂ આઈ વિલ નોટ ડૂ ધીસ નેવર સે ધીસ કે એ મૂર્ખની જગ્યાએ જો હું હોત તો હું આમ કરત કે તેમ કરત ક્યારેય નહીં બોલતા તમે કાંઈ કરવાના નથી કાંઈ કરી શકવાના નથી છતાં પણ તમે એવું કર્મ બંધ કરશો કે જેને ભોગવતા તમારા હાજા ગગડી જશે ખ્યાલ આવે છે શું કહું ઉચ્ચ ગોત્ર પ્રાપ્ત થાય ઉચ્ચ ગોત્રનો અર્થ છે કે જ્યાં ધર્મની પ્રાપ્તિ એ ઉચુ ગૌતર અને નામ કર્મની સાડત્રીસ પ્રકૃતિ છે કે જે શુભ છે એ પછી વિસ્તારથી આપણે આવશે એ સાડત્રીસ પ્રકૃતિ તમારે છે આમાં છે તમારા મને મનુષ્ય ગતિ પછી મો મનુષ્યાનુ પૂર્વી હવે આ એક આનું પૂર્વી નામનું કર્મ છે જુઓ એક જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જતો હોય ત્યારે જીવની ગતિ સરળ છે સરળ એટલે સીધી છે આકાશ લોકાશના પ્રદેશો સમ છે અને સીધા છે આમ પ્રદેશો સ્કવેર છે ને કીધા ગ્રાફ પેપરના એ પ્રમાણે સીધા છે આડા આમ છે અને આમ છે અને જીવની ગતિ નિયમથી સમશ્રેણીમાં હોય સમશ્રેણી લેખ્યા લે શ્રેણી લખ્યાલ ધારો કે ગ્રાફ પેપર નથી મારી પાસે ગ્રાફ પેપર હોય ને એમાં જેમ ચોકડા હોય એમાં તમે એક નીચેથી માંડીને ઉપર સુધી તમે જાઓ તો એકે એક જે સ્ક્વેર છે એ સીધી ગતિની અંદર એ સ્ક્વેરને ક્રોસ કરી કરી જીવ જાય એનું નામ સમશ્રેણી કહેવાય પછી આડો જાય જ્યારે આમ જાય ત્યારે પણ એની જે સમશ્રેણી હોય એ પ્રમાણે જાય ખ્યાલ એટલે એનો અર્થ એમ શું થયું કે ટ્રાયંગલ બનીને ક્યારેય પણ જીવ ના જાય સમજણું આમ ચોરસ હોય ને તો કાં તો આમ જાય કાં તો આમ જાય આમ ના જાય સમજણ તો જ્યારે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જતો હોય અને માની લો કે એ જીવ અહીંયા મરે હવે એને ઉત્પન્ન અહીંયા થવાનું હોય તો એક સમયમાં અહીંયા મર્યો ત્યાં ઉત્પન્ન થયું આ સમશ્રેણી કહેવાય પછી માની લો કે અહીંયા ઉત્પન્ન થવાનું છે તો અહીંથી એની સમશેમાં આમ ચાલ્યું જાય પણ માનો કે એને એવડા ખૂણામાં ઉત્પન્ન થવાનું છે તો એને માટે આમ ના જઈ શકે એને પહેલાં આમ ઉપર જવું પડે પછી સમશેમાં આમ જાય પછી સમશ્રેણીમાં આ બાજુ જાય એમ કરીને એક અને બે વળાક લીધા બરાબર તો અહીંયા જ્યારે એ મર્યો ત્યારે એ જે શરીર એને છોડ્યું એ શરીર સાથેનો સંબંધ એનો પૂરો થયો હવે એને જ્યાં ઉત્પન્ન થવું છે એ ઉત્પન્ન થવા માટે એને જે કર્મ જે છે એ કર્મ એને જો અહીંયા સીધો ઉત્પન્ન થવાનો હોય તો તો એક સમયમાં પહોંચી ગયો ત્યાં અને ત્યાં એનો કારમણ વર્ગણા જે લઈને જાય છે રૂપ શરીર એને ત્યાં પહોંચાડે છે હવે ત્યાં ઉત્પન્ન થવાનું છે તો ત્યાં તો હજી એની જે કાર્બડ વર્ગણા એને ઉપયોગમાં લેવાની છે એ હજી કાર્યાન્વિત બની નથી કારણ કે એનું કામ શું છે કે એ જગ્યાએ ઉત્પન્ન કરવું પણ આ જે આમ લેવાનો છે એ વળાંકમાં એને કોક એવો કર્મ જોઈએ કે જે એને આવી લઈ જાય જો અહીંયા સીધીમાં ગયો સીધી ગતિમાં તો એ જે ઓલું કર્મ હતું ત્યાં ઉત્પન્ન કરવાવાળું એ એને લઈ જાય ત્યાં પણ ત્યાં લઈ જવા માટે એને બીજા કર્મની જરૂર પડે તો અહીંથી અહીંયા ગયો અને પછી આમ જે ગયો આમ ગયો એમાં એને બીજું જે કર્મ જે છે એને જે ગતિમાં ઉત્પન્ન થવાનો હોય એ ગતિને અનુરૂપ આનું એને કહેવાય આ કર્મને એટલે આનુપૂર્વેનું કામ શું એને દોરીને ત્યાં લઈ જવું દોરીને લઈ જવું ક્યાંય ને દોરીને લઈ જવું આપણે ગાયને દોરીને લઈ જઈએ ને એ દોરીને એને લઈ જવું એ કામ આનુપૂર્વી કરવું કરે એને મનુષ્યનું પૂરવી હોય તો મનુષ્ય ગતિમાં એને લઈ જાય અને ત્યાં જાય એને પાછું મનુષ્ય ગતિનું કર્મ ત્યાં ઉદયમાં આવે એને મનુષ્ય રૂપે પોતે ઉત્પન્ન થાય સમજાણું હે એને ગતિ સહાયક છે ગતિમાં સહાય કરે એને લઈને જાય એનામાં શક્તિ ના હોય એનામાં પોતાની શક્તિ ના હોય તો ધર્મશી કાંઈ કાંઈ ના કરી શકે એ તો નિમિત્ત ઉદાસી છે એટલે કર્મ જેને કરે છે તો કયું કર્મ કરે તો અનુભવે કરવું અને એ શુભ કહેવાય કારણ કે મનુષ્ય ગતિ આપે છે ને એ જ પ્રમાણે દેવગતિ એ શુભ છે અને એ જ પ્રમાણે દેવાનું પૂર્વી કર્મ એ પણ શુભ પછી પંચેન્દ્રિય શરીર ઔદારિક શરીર હા હોઈ શકે આમાં આ પંચેન્દ્રિયપણું મળવું એ શુભ છે પછી નારકીપણું મળવું એ અશુભ છે પાછું વૈકરીય શરીર આહારક શરીર તેજસ શરીર કાર્બણ શરીર ઔદારિક અંગ ઉપાંગ વૈખરીય અંગાંગ આહારક અંગ ઉપાંગ અંગ ઉપાંગને તો ખ્યાલ આવે કાર્મણ શરીર એ શુભ એટલા માટે કે એમાં શુભ કર્મો પણ છે એ શુભ કર્મો હોય એ શુભ છે અશુભ હોય અશુભ છે પછી અંગ ઉપાંગ આ આપણા હાથ પગ એ બધા અંગ કહેવાય અને આંગળા વગેરે ઉપાંગ કહેવાય પછી વજ્ર વૃષભ નારાજ સંગણ સંગણ એટલે હાડકાનો બાંધો છ પ્રકારનો હાડકાનો બાંધો હોય એમાં બે જે છે પ્રકાર એ શુભ કહેવાય વજ્ર ઋષભ નારાજ અને સમચતુરસ્ત સંસ્થાન એ સંસ્થાનની અંદર સમચતુરસ્ત અને સંગેણની અંદર એક વજ્ર વૃષભ નારાજ સમજણ સંસ્થાન એટલે એની આકૃતિ સંગેણીના હાડકાનો બાંધો તો જે વજ્ર ઋષભ નારાજ સંગેણ છે એ મજબૂતમાં મજબૂત સંગેણ કહેવાય મોક્ષમાં જવા માટે જીવને આ પ્રી રિક્વાયરમેન્ટ પ્રી રિક્વેઝી છે કે એ જીવને આ બે વસ્તુ જરૂરી એક તો વજ્ર ઋષભ નારાજ સંગે અને સમચતુરસ્ત સંસ્થાન ક્યાંય પછી શુભવર્ણ શુભગંધ શુભ રસ શુભ સ્પર્શ પરાઘાત શ્વાસોચ્વાસ આતપ ઉદ્યોગ શુભ વિહાયો ગતિ ચાલવાની ગતિ ચાલવાની નિર્માણ ત્રસ બાદર અને પર્યાપ્ત આ બધા નામકર્મોના સુડતાલીસ પ્રકારો શુભ કહેવાય છે પછી પ્રત્યેક સ્થિર શુભ સૌભાગ્ય સુસ્વર આદે યશ અને તીર્થંકર આ બધાનો વિસ્તારથી આપણે જરા જોશું હમણાં આટલું રાખીએ આ બધા આપણે સમજશું કે શું એનું એકચ્યુઅલ મિનિંગ શું છે કાલે આપણે સમજશું એને સમજાણું સાડત્રીસ પ્રકારની નામકર્મની પ્રકૃતિ કે જે શુભ છે અને નામકર્મની એકસો ને પ્રકૃતિમાંથી બાકીની પ્રકૃતિ બધી અશુભ છે હે હા આપણું સંગણ કયું છે હા છેવટું છેલ્લું સેવાર્થ અશું કહેવાય છતાં આપણે છતાં આપણે આવું સંગણ મળ્યું છે તો પણ એવો ધર્મ કરી શકીએ કે જે ધર્મ કરીને આપણે સંકેતની પ્રાપ્તિ કરી શકીએ પાપના પ્રકાર ના એવું નથી તીર્થંકરને તો હોય જ પણ જે મોક્ષે જવાના હોય એને બધાને પહેલું સંગણ હોય ગૌતમ સ્વામીને પણ પહેલું સંગણ મરીચીને પણ પહેલું સંગણ હતું તો મોક્ષે નહોતા ગયા પણ પહેલું સંગણ હતું હા જે ઘણા જેવો હોય આ કાળમાં માત્ર છેવડું છેવટું અને છેલ્લું સંગણ છે બાકીના કાળો કાળો ચોથા કાળમાં તો બધા સંગણ હોય બધા સંગણ અત્યારે મહાવીર ક્ષેત્રમાં બધા સંગણ એ પ્રમાણે સમજણ પાપના પ્રકાર દ્રવ્ય પાપ અને ભાવ પાપ દુઃખ પ્રતિકૂળતા વગેરે જે પ્રાપ્ત થાય તે દ્રવ્યપાપ છે એમાં નિમિત્ત બધા પૌદગલ હોય છે એટલે પૌદ્ગલિક હોવાને કારણે એ દ્રવ્ય પાપ કહેવાય અને ભાવપાપની અંદર મોહનો તીવ્ર ઉદય પ્રાપ્તિ તે ભાવપાપ બરોબર હવે એ પાપ બંધના અઢાર પ્રકાર છે બોલો છે ને અઢાર પાપ સાના પ્રતિક્રમણમાં હિંસા જૂઠ ચોરી મૈથુન પરિગ્રહ પછી ક્રોધ માન માયા લોક રાગ દ્વેષ કલહ વ્યાખ્યાન ઐશૂન્ય પરિવાર કે ખબર છે મોઢે છે કેવું પડે ને એમાં પહેલું પાપ જે છે એ આચરણનું પાપ છે અને છેલ્લું પાપ છે એ માન્યતાનું પાપ છે અને બાકીના સોળ જે છે એ માન્યતા અને આચરણના મિશ્ર પહેલું એ હિંસા આચરણનું પાપ છે આચરણ છેલ્લું જે પાપ છે મિથ્યાત્વ એ માન્યતાનું પાપ છે અને બાકીના જે છે એ આ બંનેનું તમે બંને ભેગા થવાથી સોળ બીજા પાપ ઊભા થાય છે હવે પાપના ફળ બ્યાસી છે તમે બાંધો અઢાર પ્રકારે ભોગવો બ્યાસી પ્રકારે હૉ ફેર નો ફેર જે હું તમને કહું કે મેં બે પાપ કીધા ને જે પહેલું અને છેલ્લું ચાલો તમને બીજા સોળે સોળ પાપ કરો ને છૂટ આમ માત્ર બે નહીં કરો હા સોળ ના થાય ને બોલો તમને અઢાર માંથી સોળની તમને પરવાનગી આપવામાં આવે છે ખાલી બે પાપ ના કરો તમે એક હિંસા ના કરો અને એક માન્યતાની અંદર તમે પરિવર્તન લાવી દો બોલો તો બ્યાસી પ્રકારના જે પાપના ફળ છે એમાંનું એક પણ ફળ તમારે નહીં ભોગવવું પડે હવે આ આટલો આ વેપલો કયો વાણ્યો ના કરે ખાલી બે વસ્તુની અંદર બે જ વસ્તુનો તમને લાભ થાય છે કેટલા ટકા થયા હે સોઢી ટકા તારું ગણિત કેવું લાગે મારા કરતા વર્ષ હે બે ના બ્યાસી બધાના જે આપણા સ્માર્ટફોન અને સ્માર્ટ બધું આવી ગયું છે ને એટલે બધા ડમ થઈ ગયા છે તો ઊંઠા ઊંઠા યાદ હતા એક અને અમને ઊંઠા ભણાવ્યા છો બધા હજી લોકો ભણાવે છે મને તો ખબર એક ઓઠું બે બે ઓઠા સાત ત્રણ ઓઠા સાડા ખબર એક નહીં ચાર ઓઠા ચૌદ સાડા સત્તર નથી ખબર નથી ભણાવ્યા એટલે તો રખડી સંસારમાં હે હોય કઈ 2,444 થાઉઝન્ડ 4,000 હંડ્રેડ એન્ડ ફોર્ટી ફોર હશે ફોર થાઉઝન્ડ પૂરું બધાને ઉઠા પેલા પેલા વાણિયા પાસેલો પટેલ આવે ને અઢાર બે મૂક્યા છૂટના લાવો પટેલ સોમા બે ઓછા સારું છે કે થોડું ઘણું છે અહીંયા હા એ તો કહું હમ બોલો આ આ વેપાર કોણ ના કરે બે વસ્તુ આપવાની અને બ્યાસી મળવાના હે સોડ તો આપણે નથી એક બાજુ મૂકવાની ફાયદો બ્યાસીનો છે ને હમ જ્ઞાનાવરણીયના પાંચ દર્શનાવરણીયના 9, મોહનીના 26, અંતરાયના 5, વેદની એક આયુષ્ય એક ગોત્ર એક અને ચોત્રીસ નામના આટલા પાપના બ્યાસી ફળ જોયું તમે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહની અને અંતરાય આ પાંચે પાંચ પાંચે પાંચ ગાતી કર્મો પાપ અને વેદની આયુષ્ય ગોત્રનું નામ અશુભ આઈ મીન અઘાતિકર્મ એની અશુભ પ્રકૃતિ બાકી નહીં પછી એનો વિસ્તાર આપ્યો છે જ્ઞાનવરણીના પાંચ કયા મતિશ્રુદ્ધ અવધિ મનોપરિયોના કેવળ દશરાવણીમાં ચક્ષુ અચક્ષુ અવધિ કેવળ નિંદ્રા નિદ્રા નિંદ્રા પ્રચલા પ્રચલા પ્રચલા અને તિર્ણ અંતરા નિદ્ર લાભ ભોગ ઉપભોગ અને વીર્ય અશાતા આયુષ્યમાં નરકાયું ગોત્રમાં નીચ આ બધા પાપના ફળ પછી મોહનીના છવ્વીસ પ્રકાર દર્શન મોહનિયનો એક મિથ્યાત્મોનિ આ જે મિથ્યાત્વે મોહની કર્મ છે એ કર્મ સૌથી વિશેષ સ્થિતિવાળું બધા કર્મોમાં કર્મોની એકસો ને અઠ્ઠાવન પ્રકૃતિ ટોટલમાં સૌથી વિશેષ સ્થિતિવાળું જો કોઈ કર્મ હોય તો દર્શન મોહની કર્મ અથવા તો મિથ્યાત્વ મોહની કર્મ બોલો કેટલી સ્થિતિ છે એની સિત્તેર કોળા કોળી સાગરોપમ એટલે કેટલા કાળચક્ર થયા સાડા ત્રણ કાળચક્ર પ્રમાણ એક ક્ષણની અંદર એક ક્ષણની અંદર જીવ બાંધી શકે છે સાડાતન કાળચક્ર સુધી ચાલે એવું મિથ્યાત્વ મોહને કર્મ જીવ એક ક્ષણની અંદર બાંધી શકે છે બોલો એ સાડાતન કાળચક્ર પ્રમાણનું મિથ્યાત્વ મોહને કર્મ ગાતી કર્મ છે બરોબર ઘાતી કર્મ છે માટે એ પુરુષાર્થ વગર તૂટે નહીં બરાબર તો જો જીવ પુરુષાર્થ કરે તો અંતર્મુહૂર્તની અંદર સિત્તેર કોળાકોડી પ્રમાણ સિત્તેર કોળાકુળી સાગરો પ્રમાણ સાગરોપમ પ્રમાણ બાંધેલું મિથ્યાત્મૂની કર્મ તોડી શકે તમે આ રૂમની અંદર અંધારું છે એક કરોડ વર્ષ સુધી અંધારું છે આ રૂમની અંદર એનું બાંધકામ એટલું સોલિડ છે એક કરોડ સુધી કંઈ થતું નથી સમજણ હવે એક કરોડો વર્ષનું એ અંધારું દૂર કરવું હોય તો કેટલી વાર લાગે સેકન્ડ જેવી સ્વિચની લાઈટ તમે આમ ઓન કરો કરોડો વર્ષ સુધી સૂતો છે નિંદ્રામાં અને એને સ્વપ્ન આવે છે એક કરોડ વર્ષ ચાલે બોલો એક કરોડો વર્ષનું સ્વપ્ન પૂરું થતા કેટલા લાગે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય તેમ વિભાવ અનાદિનો સિત્તેર કુળાકુળીનો જે મૌન્ય કર્મ છે ને એ વિભાવ અનાદિનો વિભાવ છે એને વિભાવ કહેવાય મૌન્ય કર્મનો અનાદિનો છે તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય એક ક્ષણ એક અંતર્મુર્ત સિત્તેર કુળાકુળી પ્રમાણ દર્શન મોહનીય મિથ્યાત્મૌનીય કર્મ દૂર થઈ શકે છે આ જીવની તાકાત છે આ જીવની શક્તિ છે જે અનંત શક્તિ જે જીવની કીધી એ આ છે એક ક્ષણ લાગે જો જીવ જાગે તો કર્મ ભાગે નોટન પ્રશ્ન એવો છે કે જીવ અનાધિકાળથી આ જ મિથ્યાત્વના ઘરની અંદર રહ્યો છે તો ક્ષણે ક્ષણે આવું કર્મ બાંધ્યા કરે હા નોટ નેસેસરી એવું જરૂરી નથી એક વખત બાંધેલું કર્મ પણ સણાતન કાળચક્ર સુધી ચાલતું હોય તો નવું નવું બાંધવાની એમાં શું ફેર મળે છે હાજી હા નમસ્કાર મંત્રની સાધનાથી સિત્તેર કુડાકૂડી પ્રમાણ કરે બાંધેલું કર્મ અંતકુળાકૂળી એટલે એક કૂડા કુડાકુડીથી ઓછું તમે કરી શકો પણ જાગ્યો ને જે જાગ્યો માટે થયું નમસ્કાર મંત્રની સાધના જાગ્યા વગર નથી થતી ઊંઘમાં થતી માટે થયું પછી બાકીના બધા પચીસ પ્રકાર ચારિત્ર મોહનીના તો તમને સ્કોપ પુરુષાર્થ કરવાનો ચારિત્ર્ય મોહનીમાં કેટલો બધું આપ્યો એમાં કષાય ચાર ક્રોધ માન માયા લો એ ચાર કષાયના પાછા ચાર ચાર ભેદ કષાયની અંદર અનંતાનું બંધી એટલે તીવ્ર પછી અપ્રત્યાખ્યાની એ તીવ્ર પ્રત્યાખ્યાની મંદ અને સંજોલન મંદ એમ એની તરતમતા પ્રમાણે ચાર ભય પડે એ ચોકે ચોકે પછી નવ નો કસાય હાસ્ય રતિ અરતી આ ત્રણ ભય શોક શોક આ બીજા ત્રણ અને પછી ત્રણ ભેદ પુરુષ સ્ત્રી અને નપુસ ક્યારે આ નવ નું અને સોળ પચીસ અને એક દર્શન મોહનીનું એટલે આખા મોહનીય કર્મના છવ્વીસ ભેદ ત્યાં હા બોલો કામ આપણે ક્યાં કરવાનું છે કામ કરવાનું છે ચારિત્ર મોહનીમાં કારણ કે ચારિત્રનો અર્થ છે પુરુષાર્થ દર્શન મોહનિયમાં કોઈ કામ કરવાનું નથી આપણે તમે ચારિત્ર મોહની અંદર કામ કરો કષાયની મંદતા લઈ આવો વિષય કશાયની મંદતા લઈ આવો તો આપોઆપ તમારામાં એવી યોગ્યતા પ્રગટ થાય કે જેને કારણે તમે દર્શન મોહન્યક્રમને તમે ઢીલું કરી શકો અને દર્શન મૌની કરીને તમે જીતી શકો તો જ તમને ગુરુનો બોધ પરિણામ પામે અને બોધનું પરિણામન એ જ સમ્યકત્વ છે એ જ દર્શન મુનિ કાપવાનો અથવા તો એનો કરવાનો સાધન છે સમજાયું કનેક્શન કે ઉપરથી ગયું ના સમજાયું તો હાથ ઊંચો કરો ચારિત્ર મોહની અંદર જે કષાયની ઉપશાંત છે ઇન્દ્ર વિષય કષાય ને ઉપશાંત કરો એનાથી પ્રગટેલી જે યોગ્યતા એ યોગ્યતાને કારણે ગુરુનો બોધ આપણને પરિણમન પામે અને ગુરુનો બોધ પરિણમન પામે તો આપણું દર્શન મોહન્ય કર્મ દબાય અને દૂર થાય દર્શન મોહન્ય કર્મ દૂર થવાથી સમ્યત્વની પ્રાપ્તિ થાય કે જે મોક્ષનું બીજ છે ખ્યાલ આવ્યો માટે દર્શન મોહન્યનો કોઈ પુરુષાર્થ આપણે કરવાનો નથી એ દર્શન મોહન્યનું કામ ગુરુ કરવાના છે એ કામ તમે ગુરુને સોંપો પણ એ ગુરુ કામ ક્યારે કરી શકે તમારી યોગ્યતા હોય ત્યારે તો યોગ્યતા આ છે કે ચારિત્રમૌન્ય ની અંદર તમે કષાયની ઉપશાંતતા કરો ક્રોધ માન માયાને લોભ આ ચાર કષાયોને તમે મંદ કરો જીવનમાં તો તમારી યોગ્યતા પ્રગટ થાય કોઈ પણ નિમિત્ત મળે કોઈ પણ નિમિત્ત મળે તમને અને કોઈપણ પ્રકારના કર્મનો ઉદય હોય કષાયના કર્મનો ઉદય હોય ત્યારે પણ તમે શાંત રહ્યો ઉપશાંત રહ્યો અને જે સંયોગ ઉભો થયો જે ઘટના ઘટી એનો ક્ષમતાભાવથી સ્વીકાર કરો તો તમારી યોગ્યતા ગુરુના બૌધને પોતાનામાં પરિણમ આપવાની થઈ એમ કહેવાય અને એ બૌધનું પરિણમન એ સમયત્વ છે સમયત્વનું બીજું નામ બૌદ્ધ બૌદ્ધનું પરિણમન ઉક્કર ભૂમિ હોય એમાં નાખેલું બીજ કાં તો બળી જાય કાં તો સડી જાય એમાંથી અંકુરું ના ફૂટે રણમાં વાવેલું બીજ પણ એમાંથી અંકુરું ફૂટે નહીં ફળદ્રુપ તમારી જમીન હોય આર્દ્ર એટલે પહોંચી પડેલી એવી જમીન હોય તમે ખેડે જમીન એને બીજ નાખતા પહેલાં બીરોપણ પહેલાં જ ખેડૂત જમીનને ખેડે ખેડવા પાછળનું કારણ જ છે કે ઉનાળાના તાપની અંદર થયેલી સૂકી ભટ્ટ જેવી જમીન એને ખેડીને એને પોચી બનાવે પછી એમાં બિયારણ અને પછી એને વરસાદનું પાણી ભરે એમાંથી અંકુરો ફૂટે તો આપણે પણ આપણી ભૂમિને આપણી હૃદયની ભૂમિને આત્માની ભૂમિને આવી આર્દ્ર ના બનાવીએ તો મોક્ષરૂપી સંયુક્તોનું જે બીજ સંયુક્તરૂપી બીજ એમાં પડી ના શકે એમાંથી અંકુરો ફૂટી ના શકે અને આપણે ફળની પ્રાપ્તિ થઈ ના શકીએ ગમે બીજ નાખે ગુરુ તો કરુણાના સાગર છે એ તો બીજ ઉપર બીજ તમારા નાખ્યા જ કરશે પણ આપણી ભૂમિ જો યોગ્ય નહીં હોય તો એ બધા બીજ થી કોઈ અંકુરો ફૂટશે નહીં તો પુરુષાર્થ માત્ર કરવાનો છે એક ચારિત્ર મોહની અંદર અને એ ચારિત્ર મોહની ફરિયાદ છે બધાની છે ને ફરિયાદ કે અમારાથી આચરણમાં આવતું નથી નહીં આવે પુરુષાર્થ આવે નક્કી રાખો માટે ચારિત્ર્ય મોહમાં વૈરાગ્ય ગર્ભિત છે એવો પ્રશ્ન છે જો વૈરાગ્ય વગર જીવને ચારિત્ર્ય મોહની નો પુરુષાર્થ ઉપડી જ ના શકે અને ઉપડે તો ફળીભૂત ના થાય પ્રથમ ભૂમિકામાં વૈરાગ્ય જોઈએ પાપના ફળના બ્યાસીક પ્રકૃતિ તિરિંચ ગતિ નરક ગતિ જો ગતિમાં તિરિંચ અને નરક બંને આવ્યા પાપનું ફળ એકેન્દ્રિય બે ઇન્દ્રિય તે પછી છ સંગણમાંથી પાંચ સંગણે આવ્યા ઋષભ નારાજ નારાજ અર્ધ નારાજ કિલિકા સેવાર્થ આપણું અત્યારે સેવાર્થ છે બોટનું આપણા હાડકાંમ અડીને રહ્યા છે ખબર છે ને આમ હાડકાં અડીને રહ્યા છે ખડી જાય છે પછી સંસ્થાનની અંદર નિગરોધ સાદી કુબજ વામન અને હુંડક આપ અત્યારે આપણું સંસ્થાન કયું છે હા ખબર છે ભાઈ હં સમચતુરસ્ત સંસ્થાન એ ભગવાનનું હોય એ બધી બાજુ સંસ્કી હોય એમના નાભીથી માંડી અને ખભાનું અને નાભીથી અહીંયા પગ બેઠા હોય ને તો આ ઢીચણનું એ સમચતુરસ્ત હોય સરખું હોય એટલે સબ ચુસ્ત કહેવાય ખોટું નહીં લગાડતા પણ જ્ઞાનીઓ કહે છે એટલે હું કહું છું આપણું સંસ્થાન અત્યારે હુંડક કહેવાય છેલ્લામ છેલ્લું હમ તો એ આપણને ગમે છે અશુભ વર્ણન દુર્ગંધ દુર્ગંધ અશુભ રસ અશુભ સ્પર્શ તિરિયન પૂર્વે અનુપૂર્વી કર્મ નરક અનુપૂર્વી પછી અશુભ વિહાયોગતિ સ્થાવરપણું સૂક્ષ્મપણું અપર્યાપ્તિ સાધારણ અસ્થિર અશુભ દુર્ભાગ્ય દુસ્વર અનાદે અને અભયશ પછી આપણે વિસ્તારથી લઈશું પણ અત્યારે આટલું સમજી રાખો એકેન્દ્રીય હવે પાપ પુણ્યની ચતુર્ભંગી પુણ્યાનું બંધી પુણ્ય પાપાનું બંધી પુણ્ય પુણ્યાનું બંધી પાપ અને પાપનું બંધી શું કહ્યું પુણ્યનો ઉદય છે અને પોતે પુણ્ય બાંધી રહ્યો છે એટલે આ ક્યારે બને કે જ્યારે પૂર્વે જીવે સમકેતની પ્રાપ્તિ કરી હોય અને પછી જે પુણ્ય બાંધ્યું હોય એ વખતે એને અનુબંધ પુણ્યનો પડ્યો હોય એટલે એ જ્યારે ઉદયમાં આવે ત્યારે એ પોતે વિતરાતા તરફ પોતાનો પુરુષાર્થ એને ઉપડે કારણ કે જબરજસ્ત પુણ્યનો અનુબંધ પડ્યો છે એટલે એ એને પુષ્ટ કરે છે મોક્ષ માર્ગની અંદર આ તાકાત છે બંધી પુણ્યની પછી પાપાનું બંધી પુણ્ય એવું પુણ્ય કરીને આવ્યો છે કે જેને કારણે પુણ્યનો અત્યારે ઉદય છે પણ બાંધે છે પુણ્યના ઉદયથી મળેલી સુખ સામગ્રી સાધન સામગ્રીનો ઉપયોગ પાપ ક્રિયામાં કરે છે પાપ બાંધવામાં કરે છે પછીના ભાવમાં પાપાનુબંધી થશે કારણ કે પાપનો અનુબંધ કર્યો છે ને પુણ્યાનુબંધી પાપની અંદર ભલે પાપનો ઉદય છે પૂર્વે પાપ કર્યું છે તો પાપનો ઉદય છે પણ અત્યારે એને જાગૃતિ છે એને પુણ્ય કરે છે એટલે એને આગળ વધવાની તક છે પ્રતિકૂળતા છે પાપના ઉદયને કારણે પણ જાગૃતિ છે અને પાપાનું બંધી પાપ વષ્ટમાં વષ્ટ ખરાબમાં ખરાબ જો કોઈ હોય તો આ પાપનો ઉદય છે એટલે દુઃખ તો છે જ અત્યારે એને જબરજસ્ત છે પણ એ વખતે બીજું પાપ પણ એટલું જ બાંધે છે એટલે અનુબંધ પણ પાપનો જ કરે છે ભયંકર એવી નરક નિગોધની ગતિઓ આ જીવો બાંધે આ જીવો એમાં જાય બોગ દુઃખ આ દાખલા લઈને કરશું આગળ અત્યારે આપણા આજના પૂરતું આટલું જરા કરેલી આ પાપ પુણ્યને સમજવું બહુ જરૂરી છે કારણ કે જ્યાં સુધી આપણને પુણ્યનો ઉદય છે ને ત્યાં સુધી આપણે રાજા એના માટે બૃહ આલોચનામાં લાલા રણજીત સિંહ એક દોહો મુખ્યો છે જબલગ જન કે પુણ્ય કા પહોંચે નહી કરાર તબલગ માફ હૈ અવગુણ કરે હજાર પુણ્ય ખીણ જબ હોત હૈ ઉદય હોત હૈ પા દાજે લાકડી પ્રજલે આપોઆપ આપણે બધાને પુણ્યનો ઉદય છે ને એટલે આપણે પુણ્યની સાથે કરાર કર્યો છે એક કોન્ટ્રાક્ટ કર્યો છે ક્યાં પણ સમય વર્તી છે આટલા સમય સુધીનો છે એટલા સમય સુધી આપણો એનો પુણ્યનો સાથે કોન્ટ્રાક્ટ છે ને એ પુણ્યનો ઉદય ચાલી રહ્યો છે હવે એ પુણ્યના ઉદય વખતે તમે ગમે તેટલા અવગુણ ગમે તેટલા પાપ કરો એનું તાત્કાલિક ફળ તમને નથી મળવાનું તમને તો હજી પુણ્યનો તમે કોન્ટ્રાક્ટ કર્યો છે પુણ્યની સાથે એ ચાલે છે હજી છે ને જબલ કે જેને જબલ કે જેને પુણ્ય કા પહોંચે નહીં કરે પહોંચે નહીં કરે પૂરો નથી થતો ત્યાં સુધી એનો કોન્ટ્રાક્ટ ત્યાં સુધી શું છે તબલગ ઊનકો માફ હૈ એ માફી ક્યાં સુધી મળવાની છે તમે જે અત્યારે પાપ કરો પુણ્યના ઉદય વખતે મસ્તાન બનીને ક્યારે હેંગ કરીને હું કે જે થાય તે પડશે એવા દેવાશે આ શબ્દો બોલો છે ને તમે બોલો છે ને હા કે ના તો બોલો આ ડર પણ ક્ષણિક છે તમારો જીવાયથી ઉભા થયા અને કોઈ અથડાણું તો મર્યા તો કે જ્યાં સુધી આ પુણ્યનો કરાર તમારો ચાલુ છે પુણ્યનો ઉદય ચાલુ છે ત્યાં સુધી તમે ગમે તેટલા પાપ કરો તો પણ તમને એમ લાગે છે કે આ પાપનું ફળ એને તમે કરે છે હજાર પછી પુણ્ય ખીન જ બહો પુણ્યનો ક્ષય થઈ ગયો કારણ કે બધી સ્થિતિ તો લિમિટેડ જ હોય ને તો પુણ્યની પણ સ્થિતિ હોય એ જ્યારે પૂરી થઈ ગઈ પછી પાપનો ઉદય આવ્યો તમે જોયા હશે ને જગતની અંદર પણ તમે જોયા હશે ને આમ તમે જોયા તો તમે અનુભવ્યા હશે કે જોયા બી હશે હા કે એક વખત ધરતી ઉપર પગ નહોતો મંડાતો અને હવે ધરતી ધરતી માર્ગ આપ્યો તો પોતે એવી સ્થિતિ આવી ગઈ હોય જોયા છે તો જ્યારે પાપનો ઉદય આવે છે ત્યારે શું બને છે ઉદય હોય દાચે બનકી લાકડી પ્રજલે આપોઆપ તમને ખબર છે જંગલની અંદર બે લાકડા ઘસાય ને કોઈ ઘસવા વાળું ના હોય અને આગ લાગે આગ લાગે આખું ના જંગલ બળી જાય તમે જોવું છે ને યા આપણે વાઇલ્ડ ફાયર કે છે ને સેમ ભાઈ તો જ્યારે પાપનો ઉદય આવે ત્યારે તમારું બધું તમારા કોઈ સગા પણ નહીં કોઈ વાલા પણ નહીં કોઈ મિત્ર પણ નહીં કોઈ પરિવાર પણ નહીં કોઈ ધન પણ નહીં કોઈ કોઈ સહાય નહીં બોલો આ પાપના ઉદય વખતે આ કેમ શું થયું બધું બધા એવું જતા રહ્યા હમણાં સુધી તો બધા ભાઈ સાહેબ ભાઈ સાહેબ કહેતા હતા અને હવે સામો પણ જોવા તૈયાર નથી કેમ પાપનો ઉદે પણ આપણને ખબર નથી પડતી આપણે માની શકતા નથી આપણે તેમ કહે છે કે જેવા પડશે તેવા પછી દેવરાઈ પછી જ્યારે આવે ત્યારે દેવાઈ જ પ્રજલે આપોઆપ પોતાની મેળે આગ લાગે છે બધું બળી જાય છે હવે એવા પાપના આશ્રમથી રોકાવવા માટે ક્યાં સુધી છે બધાની ધીરજ છે ને થાક્યા નથી ને હું તો હું ક્યાં બોલું છું સાંભળવાનું તમારે છે તમે એમ નહીં કહેતા હું ક્યાં સાંભળું હું એમ કહી શકું કે હું બોલતો નથી એમ પણ તમે જો કહેશો કે હું હું સાંભળ તો મારું તો કહે નહીં પણ તમારો આવી બને જો સંવર હે પ્રભુ કૃપાથી પ્રભુની વાણી સંભળાય છે પણ સંભળાય છે હા સંભળાય છે તમે એમના કહી શકો સાંભળું છું સંવર હવે જે જે કર્મનો આશ્રમ થઈ રહ્યો છે એને એક વખત રોકવો પડે આપણે પછી આવે તો સંબર એટલે ધર્મ સંગ્રહની ગાથા છે ચોત્રીસમી ચેતન પરિણામો જો કમ્બસ્સા સવરણી રોહણે હેદુ સો ભાવ સંબરો ખલું દબ્વા અણો એટલે જે આત્માના પરિણામ કર્મના આશ્રમને રોકવામાં કારણ છે તે ભાવ સંબલ છે એટલે શું થયું એનો અર્થ કે જેવા જ્યારે એને એવા ભાવ કર્યા કે જે ભાવને કારણે કર્મનું આવવું થયું કર્મનો આશ્રમ થયો એનાથી વિપરીત ભાવ કરે મૂળ તો આત્માએ ભાવ જ કરવો ત્યારે એવા કર્મોનું આવવું બંધ થઈ જાય અને બંધ થવો એવી વખતે જે આત્માના ભાવ છે એટલા માટે એ બંધ થવાની ક્રિયાને ભાવ સમર કહેવાય અને એ જ વખતે જે કર્મના પૂદગલ પરમાણુ દ્રવ્ય આવતું હતું એ રોકાઈ ગયું એટલે એને દ્રવ્ય સમર કહેવાય સમજા હાથ ઊંચો કરજો જે ભાવ કર્યા જે ભાવ એને કર્મના આવવા માટે નિમિત્ત બન્યા એનાથી વિપરીત ભાવ કર્યા તો એ કર્મોના આવવાનું બંધ થયું એટલે સંવર થયું કારણ કે એ આપણા આત્માના ભાવ હતા માટે એ સંબરને ભાવ સંવર કહેવાય સમજણ પણ એ જ વખતે જે કર્મના પૂતગલ પરમાણુ જે દ્રવ્ય છે અન્ય દ્રવ્ય છે જળ દ્રવ્ય છે કર્મ છે કારમણ વર્ણમાંથી બનેલું કર્મ એ આવું બંધ થઈ ગયું અને એ દ્રવ્ય હોવાને કારણે એ જે બંધ થયું એને દ્રવ્ય સંભર કહેવાય બંને ક્રિયા એક સાથે બને ભાવ સંભર અને દ્રવ્ય સંભર ક્રિયા એક સાથે બને પણ એને બે રીતે મૂકી આત્માના ભાવને આશરીને એ ભાવ સંભર કહેવાય કર્મને આશરીને દ્રવ્ય સંભર કહેવાય એ જ પ્રમાણે આત્માના ભાવને આશરે કર્મ આવતા હોય તો ભાવ આશ્રવ કહેવાય અને કર્મને આશરીને કર્મ જે આવે છે એને આશ્રયને કીધું તો ભાવ દ્રવ્ય આશ્રય પ્રશ્ન એવો છે કે સમ્યક્ વગર ભાવ સંવર ન થાય કે દ્રવ્ય સંબંધ ન થાય સમ્યક્વ વગર જીવને ભાવ સંવર ક્યારેય પણ સંભવિત નથી પણ દ્રવ્ય સંવર કરી શકીએ ક્યારે હું માની લો કે તમે પોસામાં બેઠા છો પોષા વિધિ કરી શકો તો એ વખતે શ્રાવક માટે એ પોષો જ્યારે કરે ત્યારે સાદું છે એટલે એને એ વખતે સંભર હોઈ શકે પણ સમકેત નથી એટલે જે જે કંઈ સંવર્ગ કરે છે એ માત્ર દ્રવ્યથી છે ભાવથી ના થાય કારણ કે એ જાતનો જે ભાવ જોઈએ આત્માનો એ વખતે શક્ય નથી સમિત વગર એ ભાવ આત્માનું પરિણામ જે છે એ એ શક્ય નથી સંભવિત નથી પણ બેઠો છે એટલે સાદું છે સાધું છે એટલે પૂરતો માટે સંવર્ગ છે અને એ વખતે જે એના અમુક પ્રકારના કર્મો ને આમાં રોક્યા છે ને એટલે એટલું દ્રવ્ય સંબર થાય છે ના ભાવ સંભર હોય ત્યારે દ્રવ્ય સંભર અવશ્ય હોય પણ દ્રવ્યસંબર હોય ત્યારે ભાવ સંભર હોય એવું જરૂરી નથી અથવા ના હોય શકે નિયમ નથી આત્માના પરિણામ ઉપર આધાર રાખે ભાવ સંભર એ અત્યંતરે નથી કહેવાતું પણ ભાવ સંભર આત્માના પરિણામ પર આધારખે ના મેનેજ કરી શકીએ આપણે આપણા ભાવ પર આપણે ચોક્કસ આપણો અધિકાર છે આપણે આપણા ભાવના સ્વામી છીએ આપણે કેવો ભાવ કરવો કે કેવો ભાવ ન કરવો એમાં આપણે સ્વતંત્ર છીએ તો પણ ભાવ જો આત્મા પોતે અતીન્દ્રિય છે તો અતિન્દ્રિય આત્મા અતિન્દ્રિયનું કામ કરી શકે સમજે તો આત્મા પોતે ભાવ કરે છે અને એ ભાવ ઉપર આત્માનો પૂર્ણ કબજો છે પૂર્ણ સ્વતંત્રતા છે માટે તમે એમ ના કહી શકો આણે મને ક્રોધ કરાવડાવ્યો આણે મને આમ કર્યું આ વસ્તુથી મને આમ થયું કે આ વ્યક્તિથી મને આમ થયું કોઈ ચાલે નહીં તારા ભાવ ઉપર તારો પૂરેપૂરો સ્વામિત્વ તું પૂરેપૂરો સ્વતંત્ર છે એમાં જો એમ ના હોય તો કોઈ જીવનો મોક્ષ થઈ શકે નહીં સમજાય છે તો ક્યારે પણ તમે એમ નહી કહેતા કોઈને પણ શું કે તે આજે રસોઈમાં મીઠું નથી નાખ્યું મને ગુસ્સો આવે છે કે આજે તે ચામાં ખાંડને બદલે મીઠું નાખ્યું કરજો પરીક્ષા હાલે તો પરમદેશ્વર તો છે ઘરે એમ નહીં કહેવાનું કે મને આ મીઠાવાળી ચા પીને અંદરથી જે ગુસ્સો આવ્યો છે એ આ મીઠાવાળી ચાને કારણે નથી આવ્યો પણ તે કરેલી ભૂલને કારણે આવ્યો છે હું તારી સામે જેમ બોલું છું તને કહું છું બધાને કહું છું એકદમ ગભરાઈ ગયું નું જોઈ ગયું ક્યાં કહી એ બેઠી ચિંતા નહીં કરતી શું અહીંયા જે પીરસાય એ પ્રેમથી જમજો બહુ મહેનત કરી ચાલુ કોઈ હા કહી દઉં ના ભાવે તો ઘરેથી લઈ આવવાનું એનું ના ફાવતું હોય તો ઘરેથી લઈ આવવાનું પણ ફરિયાદ નહીં કરવાની જે આત્માના પરિણામ પરિણામ દ્રવ્ય સમર છે હવે આ ભાવ સમર કેવી રીતે થાય એના ભેદ આપ્યા છે ગાથા પાંત્રીસમી છે વધ સમિત પેહા પરિસહ ચારિત વ્રત સમિતિ અને ગુપ્તિ ધર્મ અનુપ્રેક્ષા પરિષજય અને ચારિત્ર એ અનેક પ્રકારના ભાવ સંવરના ભેદો જાણવા પછી એના પેટા ભેદ આવશે વ્રત એટલે આપણે શું કીધું હતું વાળ વાળ કરીને બેસીને તો વ્રત તમે લ્યો એટલે સંવર સમિતિગુપ્તિનું પાલન કરો સંવર પછી ધર્મ આદિ જે દસ યતિ ધર્મ છે ગુણો એ તમારા જીવનમાં આવે તો ધર્મ તો પણ સંવર અનુપ્રેક્ષા એટલે સ્વાધ્યાય વગેરે એનાથી પણ સંવળ પરિષય છે બાવીસ પ્રકારના પરિષયનો જય કરો તમે તે પણ સંભળ અને પાંચ પ્રકારના ચારિત્ર થી પણ સંવળ સમજણ મૂળ ભેદ સંવળના છ અને ઉત્તર ભેદો સત્તાવન જુઓ તમારી પાસે હશે છ સમિતિ ગુપર્મ ભાવના અને ચાર અને ચારિત્ર માંથી એક તો ચારિત્ર માંથી એક બારે બાર ભાવનાઓ અને દસ જે યતી ધર્મ છે એમાંથી પેલો ઉત્તમ શબ્દ કાઢી નાખવાનો મુનિ મહારાજ માટે ઉત્તમ ક્ષમા આર્ધ મહ વગેરે છે જ્યારે આપણા માટે ઉત્તમ શબ્દ કાઢી નાખવાનો પણ છતાં દસે દસ ગુણ આત્માના દસે ધર્મ આપણે કરી શકીએ ખરું અને સમિતિ અને ગુપ્તી એમાં ગુપ્તિ આપણાથી નથી થઈ શકતી કંઈક અંશે તમે કરી શકો પણ મોટાભાગે નથી કરી શકતા પણ સમિતિની અંદર તમે ઇરિયા સમિતિ એટલે કે તમે જોઈને તમે ચાલી શકો છો તમારી જે ગમણાગમનની ક્રિયા છે એમાં તમે જાગૃતિપૂર્વક તમે કરી શકો છો એટલે એ સમિતિ તમે પાડી શકો અને કંઈક અવશે ભાષા સમિતિ પણ તમે કરી શકો હવે એ જ ભાવસંબરના પેટા ભેદ કે છે પાંચ ત્રણ બાવીસ અને પાંચ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ બાવીસ 10 દસ યતિધર્મ બાર ભાવના અને પાંચ ચારિત્ર સમી ગુપ્તિ પરિસ જય ધમો ભાવના ચરિત્રાણી પણ દુવિસ દસ બાર પંચ બેમ સગવન્ના એ નવતત્વ પ્રકરણની ગાથા પચીસમી આ પ્રમાણે સમવ તત્વના સત્તાવન ભેદ જ્ઞાની પુરુષો આપણને જણાવે છે પછી સમેબલ રૂપે આપ્યા છે એ જ વસ્તુ છે પછી હવે એ સમિતિ ગુપ્તના ભેદ કીધા છે અહીંયા ઈરિયા ભાષે સણા દ ઉચ્ચારે સમી સુણગુપ્તી વય ગુપ્તી કાય ગુપ્તિ તહેવય શ્રી નું તત્વ પ્રકરણ ગાતા છવ્વીસમી પાંચ સમિતિઓમાં એરિયા સમિતિ ભાષા સમિતિ એ સમિતિ આદાન સમિતિ અને ઉચ્ચાર એટલે ઉત્સર્ગ અથવા પારિષ્ઠાપનિકા સમિતિ તથા મનોગુપ્તિ વચનગુપ્તિ અને કાયગુપ્તી બરાબર વિસ્તારથી પછી લઈશું તમને ખાલી નામ આપું એટલે ધ્યાન ખ્યાલ મળે પછી બાવીસ પ્રકારના પરિષયો છે ખોહા પીવાસાયા અભ રોગ તણ ફાસ પન્ના અન્નામ ઈય બાવીસ પરીસ શ્રી નવ તત્વ પ્રકરણ ગાતા સત્યાવીસ અને અઠ્યાવીસ ક્ષુધા એટલે ભૂખ પીપાસા એટલે પ્યાસ ક્ષિત એટલે ઠંડુ ઉષ્ણ એટલે ગરમ દંશ એટલે ડંખ અચેલકપણું એટલે કપડાં વગરની સ્થિતિ અરતી સ્ત્રી ચર્યા નૈષેધિકી શય્યા આક્રોશ વધ યાચના અલાભ રોગ તૃણસ્પર્શ મલ સત્કાર પ્રજ્ઞા અજ્ઞાન અને સમ્યત્વ એ પ્રમાણે બાવીસ પરીક્ષા છે પછી આપણે વિસ્તારથી લઈશું અત્યારે નામ જાણીને બરોબર પછી યતિધર્મ દસ ઉત્તમ ક્ષમા માર્દવાર્જવ શૌચ સત્ય સંયમ તપસ્ત્યાગા કિંચન્ય બ્રહ્મચર્યા ધર્મ તત્વસૂત્રની અધ્યનોમી ગાથા છ ઉત્તમ ક્ષમા નમ્રતા સરળતા નિર્લોપતા સત્ય સંયમ તપ ત્યાગ આ કિંચન્ય અને બ્રહ્મચર્ય એ યતિધર્મ મુનિધર્મ જાણવા એમાં ઉત્તમ કાઢી નાખો તો શ્રાવક માટે બધા લાગુ પડે પછી બાર ભાવના નવતુ પ્રકરણની ગાથા ત્રીસ અને એકત્રીસ પડમમણીચમસરણ સંસારો એ ગયાય અનંત અસુત્તમ આસવસંરોજરાસ નવમી લોકસહાવો બોહિ દુલ્લા ધમ્મસ સાહગા હરિહા નિર્જરા લોક સ્વભાવ બૌદ્ધિ દુર્લભ અને ધર્મના સાધક અરિયંત દુર્લભ છે એ ભાવના પ્રયત્નપૂર્વક જાણવી પછી વિસ્તારથી લઈશું હમણાં નામ જાણવાના છે મૈત્રી હવે એ ભાવના બાર ભેદ અહીંયા બધા જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભાવપાર સાધનાની પ્રથમ ભૂમિકા એ ભાવના છે પછી આ પછીનામૃતમાંથી બધા પદ લીધા છે ભાવના ઉપરના આ ભાવના ઉપર છે વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ ચોરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ આ ભાવના છે અષણ ભાવના વાંચી લોચી લો શરીર વૈભવ લક્ષ્મી કુટુંબ પરિવાર આદિ સર્વ વિનાશી છે જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવું તે પહેલી અને ભાવના સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી માત્ર એક શુભ ધર્મનું શરણ સત્ય છે પ્રેમ ત્યાં વિચિત્રતા ઉઘાડ ન્યાય નેત્ર નિહાળ ને નિહાળ તું નિવૃત્તિ શીઘ્ર મે પ્રવૃત્તિ બાળતું સંસાર ભાવના આ આત્મા એ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા સર્વભૌ કીધા એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ એ સંસાર મારો નથી કોનો છે હે મને કોઈ જવાબ આપતો નથી એક સિમ્પલ ક્વેશ્ચનનો જવાબ પણ ના મળી શકે એ સંસાર મારો નથી હું મોક્ષમય છું એમ ચિંત લઈ ના શકાય એ ભોગવે એક સ્વઆત્વત્વ ભાવના આ મારો આત્મા એકલો છે ગમતું નથી એકલાું નથી ગમતું મને કંપની જોઈએ હ તે એકલો આવ્યો છે ભલે ના આવ્યો એકલો જશે ભલે જાય પણ છૂટ્યા જ તો કંપની રાખવા દો કરેલા કર્મ એકલો ભોગવશે નો પ્રોબ્લેમ દેવાશે અંતકરણથી એમ ચિંતવું તે ચોથી એકત્વ ભાવના સાડાસા થઈ ગયા હાઈ ગયા રાખશો અહીંયા કે પૂરું કરું ભાવના પતા આવી ના મારા તૂપ કાંત યુવતી ના પુત્ર કે ભ્રતના તો કોના મારા ભૂત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતના ના મારા ધન ધામ યૌવન ધરા મોહ જ્ઞાતુ ના કોના રે રે જીવ વિચાર હેમજ સદા અન્ય ભાવના આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવું તે પાંચમી અન્યત્વ ભાવના જે શરીર ઉપર આપણે મોહ કરીને બેઠા છીએ મમત્વ કરીને બેઠા છીએ એ શરીરની સ્થિતિ કેવી છે ખમૂત્રને રોગ જરાનું નિવાસનું ધામ કાયા એ ગણીને માને તેજી ને કર સાર્થકામ આ શરીર અપવિત્ર છે પણ એમાં રહેલો આત્મા પવિત્ર છે જ્યાં સુધી આત્મા અંદર છે ત્યાં સુધી શરીર પણ પવિત્ર છે મળમૂત્રની ખાણ છે રોગ જરાનું નેવા સ્થાન છે હમ છિદ્રો દ્વારા અશુચિ પ્રભાવે છે ભાવનામાં આશરો ભાવનામાં કે છે રાગ દ્વેષ જ્ઞાન અને મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આશરો છે એમ ચિંતવું તે સાતમીર આવત રોકે તબાય જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવા કર્મ બાંધે નહીં એમ ચિંતવું તે આઠમી સમર ભાવના જ્ઞાન તપ તૈલ ભર ઘર સૌે બ્રહ્મચોર વિજય ધાર નિર્જરાસાર નિર્જરા ભાવના જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવું તે નવમી નિર્જરા ભાવના ચૌદ રાજલોક નું આ સ્વરૂપ વિચારવું કે આ ચૌદ રાજમાં જીવ અનંતિ વાર ગમ્યો છે તે દસમી લોક સ્વરૂપ ભાવના ધનજન કંચન રાજ સુખ સભ કરુર્લભાર મેસારમાં ભમતા આત્માને સમ્ય જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે અથવા તો સમજ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવૃત્તિ પ્રણારૂપ ધર્મ પામવો દુર્લભ છે એમ ચિંતવું પણ એ બધા સુલભ છે એમ કરીને જાણ દુર્લભ શું છે એક સાચું જા છે સુરતરું દેહ સુખ ચિંતિત ચિંત રહીન બિન જાચે બિન ચિંતે ધર્મ સકલ સુહૃદય ચિંતાવણી રત્ન હોય ને એ તમારા હાથમાં હોય ને તો તમારે ચિંતવું પડે કે મને આ જોઈએ છે મને આ પામવું છે તો એ પ્રમાણે તમને કોઈ સંસ્થાની વસ્તુ પ્રાપ્ત થાય પણ ધર્મ એવી વસ્તુ છે કે જેને માટે તમારે એવું ચિંતવું ના પડે ધર્મ કરો એટલે તમને વગર ચિંતને તમને પ્રાપ્ત થાય ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા સદગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમાં આ આ દેશમાં તે મળવું અતિ અતિ અતિ દુર્લભ છે એમ ચિંતવું તે બારમી દર્ભ દુર્લભ ભાવના હવે એક ચારિત્રના પાંચ ભેદર્યા એ પૂરા કરીએ આપણે પછી સમર્થ તો પૂર્ણ થાય છે સામાયત્પણમ ભવિયમ પરીહાર વિશુદ્ધિયમ સુહમપરા તત્વો ખાં ખાયા સભમી જીવ લોઘમી જમચર્યું અરામ રમઠાણ નવતત્વ પ્રકરણની ગાથા બત્રીસ અને તેત્રીસમાં એમ કે છે કે પાંચ પ્રકારના ચારિત્ર છે એમાં પહેલું છે સામાયિક બીજું છેદો ઉપર સુક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત એમ ચારિત્રના પાંચ ભેદ જાણવા જેને આચરીને સુભીતો મોક્ષ તરફ જાય છે સામાયિક એ પહેલું ચારિત્ર એ શ્રાવકને હોય અડતાલીસ મિનિટનું અને સાધુ સાધવીને જાવ જીવ હોય જીવન અને યથાખ્યાત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર બારમા ગુણસ્થાનના પહેલા સમયથી શરૂ થાય અને બાકીના ત્રણ છતુપસ્થાપનિક પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપ્રાય એ છઠ્ઠાથી દસમા ગુણસ્થાનક સુધી હોઈ શકે મુખ્યત્વે છે ટાકુણ સ્થારકમાં આવે છે અહીંયા આપણે સંબરનું સ્વરૂપ પૂરું કર્યું આવતીકાલે નિર્જરાનું સ્વરૂપ લઈશું અને ત્યાર પછી બંધ તત્વો આવશે અને બંધ તત્વો પછી આયુષ્યકર્મ નામકર્મ વગેરે અંદરમાં એમાં જ આવી જશે અને છેલ્લું મોક્ષ તત્વો આવશે એટલે કેટલા તત્વો બાકી રહ્યા ત્રણ તત્વ નિર્જરા બંધ અને મોક્ષ આ ત્રણ તત્વો કાલે લઈશું આપણે અને પછી જે સમય આપણી પાસે હશે એ પ્રમાણે આપણે આ જે અત્યાર સુધીમાં લીધું એની અંદર થોડી ડિટેલ થોડા શબ્દોના વધારે ઊંડા અર્થો આપણે કરશું એ થોડોક ખ્યાલ ધરાવે